ભગવાન પ્રગટ થઈ જાય ત્યાર પછી ટેન્શન રહીત હાસ્ય ઉત્પન્ન થાય શું થાય હાસ્ય ઉત્પન્ન હાસ્ય ત્યાં જ પરમાત્મા પ્રેમ હોય દુઃખ ને મટાડી દે તમારે જો નારી એકલો જ રહેશે કે તાઈમ થશે આ તો એને ગુણાતા હોય છે તણાતા કારખાનામાં આપણે સમજાય એ વાત તો એમાં તમારે તો કઈ ચુ તું કે ધંધા બઉ સારા છે આમ છે તેમ છે બધું કઈ ચુ તું તેમ જતા એમના નમ એમને ન થાય અને શું બને છે બીજી બાજુ આપડા હાથમાં નથી આગ્રહ નહીં આમાં કુદરત ધારેલા ઠેકા જ લઈ જાય છે ટાઈમ અને સ્પેસ લઈ અને ગુણાકાર તમને કારખાને ખબર હતી તમે આ જગ્યા બેસો મકાન તમારું છે તમે છોનિ થાય ન આપડે ગુજરાત માં શું કરવાનું છે કે નિશ્ચય રાખવાનો આપડે કે મારે આમાં જ કરવું છે કોઈ નું ગુરુ નથી કરવું એવો નિશ્ચય રાખવાનો છતાં થઈ જાય એ જ ડિફરન્ટ મેટર એ આપડા આપવી સત્તા નથી પણ આપણે કે આવું ન થવું જોઈએ આપડે સારું થવું છે સારું કરવું જ છે તેમ છતાં આવું જાય તેનું આપણે તે નથી આપણે તેના માટે ફક્ત એટલું જ પશ્ચાત્પ રાખવું કે આ ન થાય તો સારું આપશે તમને ખબર ભાઈ અહંકાર દુભાય નહીં એવું વળવાનું અહંકાર દુભાય તો જુદા પડી જાય અહંકાર દુભાય ને જુદા પડી જાય મા બઉ દારા અહંકાર દુભાયું આમ શું તેમ છું એવું એવું ના દુબાવી પડ્યું છે એના અહંક ઉપર વાગે તહંકાર હું એ વારું છું વારું છું બહુ વારું છે હમણાં અહંકાર દુભાય એવું થઈ જાય શું જાય તને હવે પાંચ રૂપિયા આપીને જો એને આનંદિકા દુભાવતો હોય તો પાંચ રૂપિયા આપીને પણ શું કરવો પૈસા તો મળી આવશે પણ એનો આનંદ ના દુભાવો જોઈએ તો વેર બોંધ જ છે તેમ છતાં કોઈ અહંકાર દુભાઈ ગયો હોય તો પણ પેલા પોતે એનાથી અભિપ્રાય છે માટે જવાબદારી નથી બઉ એના ઓપિનિયન ફરી ગયેલો અહંકાર દુભાવાનો ઓપિનિયન तो hmm. है? तो जो थे दादा भगवान कारण खुद धी इतनी शु समझाई અને ઈચ્છા આ જગત ના લોકો ઈચ્છા સહિત થઈ જાય છે આપડે મુક્ત થઈ જાય બાજુ આ શક્તિ માગવાની તમારે કરવાનું નહીં કશું શક્તિ માગવા નહી ફક્ત આ પ્રમાણે કરવાનું નહીં આ બી આ શક્તિ તેને અંદર अपने करव शू जुए की बीजा ना आम न दुबाय कदम बोला बताइए અટકાવી શકાય નહી એમાં ખાલી માંગી અને જવાબદારી જ નથી રતી આ બોલ્યા પછી જવાબદારી નથી રતી હોવું જોઈએ અભિપ્રાય જુદો પડી ગયો અભિપ્રાય જુદો પડ્યો આપડે એના પક્ષ નથી આ કોઈનો અહમ દુમાવાના પક્ષ નથી અભિપ્રાય જ પડી ગયો આજે માગણી કરીએ છીએ કરવાનું નહીં દાદા પ્રમાણે જોઈએ શક્તિ પ્રાપ્ત થશે અને આ જવાબદારી મટી જાય તમને નવ ના બંધાય છે ને આ શક્તિ માં જન્મ નું નવું ના બંધાય એવું ને એટલે નવું ના બંધાય નવું આ બીજ જ ના પડે જગત શું શીખવાડે છે જ્ઞાન આમ ના કરો પર નથી કરવું થઈ જાય છે આમ કરો છો આમ ના કરો પણ થઈ જાય માટે તમારું જ્ઞાન ફિટ થતું નથી ફિટ થાય છે આદત પણ બંધ થઈ છે પણ આનાથી આદત બંધ થાય નહીં અને આ થતો રોકાય देव ग आपने समझ में आ रहा समझ में आयु कोशिश करते है नगे आगे के लिए तैयार हो गया इसके लिए शक्ति मांग लिया आगे। तो आगे के लिए तैयार ही होता है ये भी तैयार नहीं होता है सब ये आगे के लिए तैयार होता है जो होने वाला है वो होता ही नहीं नया बीज नहीं डालता वो जूना लाल दिया है उसका फल तो लेना ही चाहिए तो अभी, वो खेत में बीज डालता है अभी ये फल आपने को ठीक नहीं लगता फिर क्या करें? फिर नया बीज नहीं मत डालो वो पहले ही डाल चुके वो लेना ही पड़ेगा हाँ उसका पहले का फल लो और नया बीज का सबको बंद हो जाएगा समझ ना ऐसी बात है यार समझने की बात है वैज्ञानिक बात પાણી પીવાની વાવ હશે ને મેં અંદર જઈને બોલીએ રાજેન્દ્ર બોલે છે તો એ તું કે તો આપણને ગમે નહિ હું મને જોર તું તો પછી તમારે એમ કેવું છે આ પ્રોજેક્ટન આપણું છે આમાં ભગવાન ની દખલ નથી ગો જતી એટલે આ પ્રોજેકશન છે બધું થઈ ગયું તો થઈ ગયું ભુ જો ને આપડે હોવું ગયું એ તો ઝુકો જ નતો એ તીર છૂટી ગયું તું આ નવું તીર છોડવાનું નઈ આ બહુ વિજ્ઞાન છે ઉત્પન્ન થશે આપણને જે વાણી બોલું તું નહિ આ ભાવનાઓ ભાવ્યા મને ફળ મળેલું છે કોઈ પણ ધર્મ નું માત્ર પડ્યું ભાઈ બધા ધર્મ વાર ને એમ જ લાગે મારા હિસાબ કરે છે કોઈ ધર્મ એમ ના લાગે કે મુસ્લિમ ધર્મ બધા ધર્મ મારી પાસે દરેક ધર્મ આવે ને વેદાંતિ આવે જઈને આવેદર એટલે જાદાત્મા ને લીધે વિચારણા કોઈ મનમાં વિચાર કરવા કોઈ ધર્મ પ્રમાણ જ હોવું વિચાર ભય ના હોવું જોઈએ કોઈ ધર્મ નું પ્રમાણ નહી દુભાવવું જોઈએ મને કોઈ પણ ધર્મ છે મારે પ્રમાણ ના દુબાવવાય એની સ્વાદ વર્ષે નારી ના બાબા જેવડા છે કોઈ આવડા છે કોઈ આવડા છે બધા સાચા છે સરખા નથી સરખા માં તો આપડે કોઈ ને ખોટો ગઈ શકીએ એનો ધર્મ છે મોર કરતો હોય એના આપડે ખોટા કેમ કરી ગઈ શકીએ એનો ધર્મ છે એની માન્યતા છે બિલીફ છે એવું આપડે ના છોડી પણ આપડે આપણા કરતા હોય તો આપડે એમને કેવું જોઈએ અપરાધ કરવાની પરંતુ કોઈ પણ પડવું નહીં એ રોજ પડે છે પછી એ ખોટો કરશે નહીં બરાબર છે ને એ જો રોજે આવું અમલ કરવા માટે પોતાના ઉપર કોઈ તકલીફ રાખે કે નઈ એ કરવો પડશે એવી રીતે જો લખેલો છે એ કરવો પડશે એને લઈ જશે એ જરૂરી હે ને ભાઈ થતો જશે જોતા હોય સમજે તો નહી હોય હા હે એમ વાંચે એમ રોજ વાંચે અમલ કરવા જોઈએ આપો પરિણી શક્તિ આપો એ ચીજ નહીં એ ચીજ રોજ એના વિચાર થવો જોઈએ કે મને શક્તિ કરવાનું એ રીતે નથી કરવાનું ત્યારે બરોબર થાય ને એવું આ રોજ આપણે આપણે એમ કહીએ કે આપડે આ રોજ વાંચીએ અને ઉપર વિચાર કરીએ એક વાત છે એ તો થાય છે નઈ જેને જ્ઞાન લીધેલું છે ને જેને જ્ઞાન લીધેલું છે તેને હું કઉ છું તે રીતે અને જ્ઞાન ના લીધું તેને કેવો તે રીતે વિચાર કરવો જ જોઈએ વિચાર કરે છે વિચાર કરે એની પર વિચાર કરજે બરોબર એના ઉપર શક્તિ બી માંગો અને તમે બી અને મને કોઈ પણ બે દરેક દિવસ ચિંચિત અભાવ પણ આપણને પછી અભાવ થાય ને ઓફિસ માં તું બેઠો મારા ભાવ થયો એટલે ફળ આપે જ નહીં ને સમજવું પડે ને પેલા ચોપડી તારી જોડે જોડે લાગણી છે આ તારે બધું જ્ઞાન આવડી જશે પછી બોલ ખરાબ લાગ્યું તો આપડે એની રૂબરૂ માં કર્યું ભૂલ થઈ ગઈ માફ માંગુ છું અને રૂબરૂ માં ના ચલાવ અંદર પસ્તાવ કરવો આવું ના બોલાય હા વિચાર કરવો જોઈએ પસ્તાવ કરવો જોઈએ મૃદુ રુજુ ભાષા એટલે શું નરમ ભાષા સરળ ભાષા સરળ ભાષા નરમ ભાષાથી બોલવું આપડે સુધારવાનો રસ્તો છે એક જ આલેજ એ દાદા ભગવાન મને કોઈ પણ છે कराएं निरंतर, तो भाई शु नाम तरगेश આપડે આવું ભગે નહી શું કહ્યું એટલે દ્રષ્ટિ બગડે તો પસ્તાવો કરવો ફરી દ્રષ્ટિ નહી બગડવા દે બધા ફરી બગડે ફરી પસ્તાવો કરવો બરોબર ને આપડા વખતે તને અમુક જમે ટમેટા નું તો ખરી ખરે યાદ આયા કરે એ તો લુપ્તપણું થયું કે તો આપડી શક્તિ બધી લુ પણ જે રમવાનું આવે દ કોઈ નો ચિંતિત માત્ર પણ અવરણ ભાગ લેરાધ અગર ગાંધીજી મરી ગયા કોઈ ગયેલા માણસ ની વાતો કરી કે પેલો ગુનો છે મરી ગયો એને એને છોડતા નથી આપડા લોકો નહીં એવું કરે ના કરે તો કરે છે ને આપડા લોકો એવું જગત કલ્યાણ કરવાની બનવાની પરિમિત ભાવ થાય છે ડ્રિક કઈ વાતું બંધ છે તો તારું જીવન બહુ સારું જશે સમજો ને કારણ કે તને જરૂર નહીં પડે આ નથી એટલે તારે જરૂર નહીં પડે આનંદ બહુ આજ્ઞો નથી આ બધી બોલાય છે ખરા બહુ થાય તો તે તે નરેન્દ્ર નામ તો બીજા ઉપર ઓળખવા માટેનું ખરેખર તું કોણ છે જાણવું જોઈએ કોઈ વખત ચિંતા થાય ખરીબ પરિસ્થિતિમાં મૂકીએ કેવી પગલ તો છે ખરાબ પરિસ્થિતિ તમે વાતચીત કરવી પડે પરિસ્થિતિ ના મૂક્યો જે છે એને લેવા દો થોડી ખરાબ પરિસ્થિતિ મળી રહ્યો છું ભગવાન છે પછી શું કરવા તારીખ પાંચ છી ચંદીરામ ભવજીવન કેવા સંબંધ છે કેવા સંબંધ આત્મા ને પરમાત્મા શું સવાલ રામ રમણભાઈ રમણભાઈ રમણ રમણભાઈ રાટ ને તમારી જોડે વધારે રમણ રી જોડે રમણભાઈ જોઈ કેમ તમારી જોડે રમણ જોય રમણ ભાઈ આત્મા પરમાત્મા તેનો તેનો જે દ્રષ્ટિ છે આત્મા કહેવાય અને તેની દ્રષ્ટિ થઈ ગઈ પરમાત્મા આ મૂળ આત્મા કહેવાય જ્યાં સંસારમાં એની દ્રષ્ટિ છે ત્યાં સુધી મૂળ આત્મા જીવાત્મા જીવાત્મા આ સંસારમાં શું મદદ મેળવવાની જે ઈચ્છાઓ છે જ્યાં એની શ્રદ્ધા છે એની એની બિલીફ છે ત્યારે એને પોતાને એમ સમજાય કે સુખ અંદર થી આવે છે આત્મા માંથી આત્મા આનંદ સુખ નું ધામ છે પરમાત્મા આવે એની બિલીફ એમ થાય છે ત્યાંથી સુખ આવે છે એ થાય છે આ બિલીફ રામી પુત્ર પરમાત્મા ના થઈ શકે અંતરાત્મા થયા પછી થઈ શકે અંતરાત્મા નું બે કામ એક તો અતાર સુધી ના જે દેવાણ કરેલા છે દેવાનો નિકાલ કરવાના અને એક પોતાનું સ્વરૂપ નિકાલ થઈ ગયા પૂર ગવર્મેન્ટ ત્યાં સુધી ઇન્ડિયન ગવર્મેન્ટ છે છોકરા ની કિંમત અંધાર હોય તો કિંમત છે કોઈ પણ ભય ના લાગે છે ઇન્ડિપેન્ડન્ટ થયું નથી મન ને તો પછી મનને ભટકવા દેવું કે મનને સ્થિર કર્યા પછી ભગવત નામ લેવું એવું નામ લેવું કે જેનાથી મન સ્થિર થઈ જાય નામ લેવું સમય પૂરતો જતો એટલે એમ કરતા કરતા એ સ્થિર થઈ જશે આ જે કાલે આપ્યું છે ને એ તમે સારા ભાવ થી બોલશો સ્થિર થઈ જશે બિલકુલ શાંતિ નથી આખો દારો શાંતિ રહ્યું છે એમાં કઈ ખાસ બીજું વાંધા જેવું છે કોઈ સીમા નહીં અનલિમિટેડલેસ થતું અનલિમિટેડ સીમા નહીં કોઈ બરોબર છે આ કવિયુગ છે ને એટલે બધું ડિફોર્મ થઈ ગયું છે સંત પુરુષો હરિજન્મા છે લઈશ માં પાક્યા છે આ પહેલા ની વાત તો મારી બરોબર છે બીજું શું પૂછવાનું છે એમાં કોઈ કઈ સંસ્કાર નું કારણ છે કેવું સંસ્કાર કઈ એવા સંસ્કાર હોય એવું કઈ કારણ કે અમુક સંસ્કાર ને લીધે અમુક કુટુંબ જ પાકે એમ સંસ્કાર ને લીધું સંસ્કાર સંસ્કાર નહિ ને એતો સંસ્કાર ના ફેરફાર થઈ ગયો છે અત્યારે ક્ષત્રિયો ના સંસ્કાર ઘણા બધા વૈશ્વમાં દેખાવામાં આવે છે કારણ કે આવતા લીધો વૈશ્વ એટલે ભેળસેડ થઈ ગયું છે બધું જેમાં ઘી આવે છે ને ભેળસેડ એવું બધું એટલે પછી ત્યાં પાકે પેલા તો એવું હતું નહિ જ્યાં સુધી ભેળછ ન હતું मा क्षत्रिय ब्राह्मण दारू जबारी पी दुनिया जुदी जाती दिखाई दी सुन थे जुना भूली र... जा। जाए દારૂ પીવાથી દારૂ ના મલ છે અમલ પોતાના અમલ નથી પોતાનો અધિકાર રહ્યો નથી એટલે આ દારૂ ના અધિકારથી બોલી રહ્યો પોતાનો અધિકાર નથી અથવા એ ઉતરી જશે પોતાનો અધિકાર આવશે તો બોલશે જે આ અમારા કાકા અમારા ફુવા સપના માં બોલી રહ્યો સપના માં અમારી જાદે ત્યાર પછી જાગૃતિ આ સપના માં જાગેલા માણસ ને આ ન દુખાડે નહી સપના સુધી જાગ્યો ના હોય ત્યાં સુધી આ દુઃખ અસર થયા કરે मनसिक रे कुछ, कुछ असर थे मनस ने कोई कुटुंबी जाए तो ये असर तो थनिक असर थाय असर तो थे जन सत हे सत असर थी सकती हे है ड्रा छोको मरी गो साड़ता हे सत जरूर सत ने ड्रा जरूर के ડ્રામા જ થયેલો છે આ ડ્રામા છે ડ્રામા સાચું છે નહી તો ડ્રામા છે ખાલી ડ્રામા નું જવાનું છે ડ્રામા પૂરતું જ ખરેખર ડ્રામા છે આ ડ્રામા ઇટ એ સેલ્ફ તૈયાર થયા નથી પાકો માણસ કોઈ દળે દુઃખી ના થાય જે ડ્રામેટિક થઈ ગયો એને કઈ પણ આ કાચા ડ્રામેટિક નથી થયા તૈયારી સાચી અસર થાય સંતો પુરા પુરા કાચા સંત બધા જ્ઞાની હોવા જોઈએ જ્ઞાની સંત તરીકે ના ચાલે જ્ઞાની હોવા જોઈએ આટલું જ્ઞાની સ્વચ્છ આ તો જ્ઞાન થયું ના હોય બધા સંતો થાય ગણિત શીખ્યો નથી આ ગણિતના દાખલા આવી ગયા આ ગણિત એકડો શીખવો પડે પ્રયત્ કઈ કરવો પડતો જ્ઞાન વાક્ય બોલો છો અને પછી જ્ઞાનાગ્નિ થી બધા કર્મ વસે અને ભગવાન ની કૃપા વર્તે આ ત્રણ વસ્તુ હોય ત્યારે જ વેદ જ્ઞાન કા હવે એ જે ભગવાન કૃપા જે વર્તે છે ભગવાન ની કૃપા આપની કૃપા તો બધા ના ઉપર સરખી હોય છે પણ કોઈને ઓછી મળતી હશે એનો લાભ એના કુશાત પ્રમાણે વિનય પ્રમાણે એના વિનય પ્રમાણે ગુજરાત થી મારું વિનય છે તે પ્રમાણે વિનય ના હોય વિનય ના હોય વિનય ઉપર વિનય ને જ ગુજરાત ભરે વધુ હશે પરમ વિનય અધુરાશ લાગે કેવી લાગે એ અધુરાશ લાગે એવો પરમ વિનય કરો અને વિનય તો દાદા કોકો ખાતે અવિનય માં ચાલ્યો જાય વિનય અવિનય મજૂર જતો રહી પરમ વિનય ના એની જગ્યા નું સ્થાન ના છોડે એમ સ્થાન આ જ્ઞાન જુદું આત્મા દીધો છે પણ અત્યારે સૌ સાધન બંધન થયા શું થયું બંધન થયા સાધન હતા કર્યું ને પછી એ જ બંધન કર્યો ને કોઈ ઉપાય સાધન સમજ્યો નહીં એ સમજો નહીં જ્ઞાની પાસે પરમ વિનય પરમ વિનય કરી અભિપ્રાય છે એમના માટે આપડે પરીક્ષા ના કરી આપડે પરીક્ષા નહી કરી આ લોકો નો શું અનુભવ છે જોઈ લેવો એ લોકો કરવા જાય તો